आधार जीवात्मा निर्भय शक्ति बहुची जीवनी बुद्धि अल्प अल्प शक्ति अल्प बुद्धि हो जीवात्मा भेव भगे स्वर्ग मृत्यु बधाने कालि कामारायण जगत ना आधीन का जीव ना आज्ञा करे पकड़ लो मरण नो अर्थ ભગવાન ને હિસાબ આપવાનો પવિત્ર દિવસ અન્નદાન કેમ કરતો નથી ભગવાન જાણે છે આપ્યું જ નતું ગરીબ ભગવાન પૂછે છે મેં તને ધન આપ્યું નતું મન આપ્યું મનનું તે શું કર્યું મે તને આંખ આપી હતી ભગવાન પ્રભુએ તમને જે આપ્યું છે એનો હિસાબ માગશો જેના હિસાબમાં ઘોટાળો છે એને ગભરામણ બહુ થાય છે મને તો લગ્ન સ્વર્થે થયું હતું આ વંશ માં પુષ્પાળમક હેઠળ તપસ્વી ભગવ ભક્ત એમનો દીકરો વેન અતિ પાપી દુરાચારી થયો પતિ પત્ની જયારે ભૂલ કરે છે વારંવાર વેલને સમજાવે માનતો જ નથી એને પાપની બીક નથી પરમાત્માને માને નહીં વિવેક જાગૃત થાય સત્સંગમાં સ્વદોષ નું ભાન થાય છે भजन आनंद सतो कयो भगवान जो स्थिति राखे ए स्थिति भगवानी मो कृपा मारी भक्ति बहुत ओर समझी सतत भक्ति कर ભગવાન જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં ભગવાનની બહુ કૃપા કૃપાના જે દર્શન કરે શ્રી કૃષ્ણ કૃપાના જે દર્શન કરે એને એક દિવસ ભગવાન ના દર્શન થાય ભગવાનની બહુ કૃપા છે અંગરાજા એ કહ્યું બોલો છો મારા ઉપર કૃપા નથી અને તેથી મારો દીકરો નાલાયક દીકરો આપે ભાગવત નો એક સિદ્ધાંત છે ભગવાન જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં સંતોષ માનો लो। लो मारो। भक्ति शत्रु ताराऊपर भगवानी बहुत कृपा नालायक दी छोड़ो लायक हो समझा छोको बहु लायक ઘર વિચાર કરવાની મને શી જરૂર છે છોકરો બધું સંભાળે હું ઘર ને ભૂલી જઈશ સતત ભક્તિ કરીશ છોકરો લાયક હોય તો ભગવાન ના ઉપર અતિશય ભક્તિ કરોકરો ના લાયક હોય મન સમજાવો પ્રભુએ જે કર્યું છે તે સારું છોકરો મને દુખ આપે છે એ સારું છે મારું મન પુત્ર ફસાશે નહી ઘરમાં લોકો બહુ સુખ આપે તો આવે છે એ પાપ અને પુણ્ય બે લઈને આવે કોઈ જીવ એવો નથી કે પુણ્ય લઈને આવ્યો હોય પુણ્ય છે સુખ પુણ્ય નું ફળ છે અનુકૂળતા અને પાપનું ફળ છે પ્રતિકૂલતા રેના લોકો થોડા કાટા જેવા દુખ આપે તો મન ઘરમાંથી હટી જાય પગ રાખવો કઠિન નથી ફૂલ ઉપર પગ રાખવો બહુ કઠણ જેના પગમાં જોડા છે કાંટા ઉપર પગ મૂકે છે ઘરના લોકો બહુ સુખ આપતા ફૂલ જેવા હોય તો એમનો મો છૂટતો નથી કુત્ર બહુ સુખ આપે તો માતા પિતા ની પુત્ર માં મમતા બહુ થાય છે તને ત્રાસ આપે છે સારું છે શું કરવા ભગવાન ની ભક્તિ કરો સંત સમજાવે છે કદ્યમ વરમ મન્ય ભગવાનની કૃપા છે પુત્ર તો મુહૂર્ત છે અને તું રાયો થઈને એના પાછળ પડે તું પુત્ર બહુ મમતા રાખીશ ભગવાન ની કૃપા છે તેથી છોકરો મને દુખ આપે સારું છે મારું મન ઘરમાં ફસાય નહી તેથી પ્રભુએ આવી લીલા કરી છે છોકરો ન હોય લોકો એવું સમજે છે છોકરો હોય તો ઘરમાં દીવો કરે કલયું ના છોકરાઓ મા બાપ નો દીવો ઉલવી નાખે છે એવા જ પૂછો ઉત્પન્ન થાય નવો દીવો તો કરતા નથી कलिग न छोड़ा श्राद्ध करने एक से माने छोड़वा तैयार नग्न थी माँ रेव गमत अलग थी जाए छोकरो न हो तो हूं बाढ़सो सारू खोज नहीं लागणी जेटली तमने से बीजा कोई ने पिंड काम त करो आ शरीर पिंडत्मा अर्पण करो ભાત નો પિંડ લોટ નો પિંડ આપવાથી મુક્તિ મળે છે શ્રાદ્ધ કરવું જ જોઈએ શ્રાદ્ધ કરવાથી મુક્તિ મળતી નથી સદ મળે છે વાસનાથી જીવ ની દુર્ગતિ થાય મૃત્યુ ની સહ્યા માં આઠ દસ દિવસ કોઈ ભોજન ન કરે તો અન્ન માં વાસના જાય એ વિચાર કરે છે થોડું શરીર સારું થાય તો એક વાર ગાળ વાત કરી દઉં અન્નમાં વાસના જાય વસ્ત્રમાં જાય દ્રવ્ય માં જાય છે વાસના મળે છે એનો અર્થ એ છે સારી જગ્યા મળે જીવ જન્મ મરણના ત્રાસ માંથી છૂટતો નથી તમારું શ્રાદ્ધ તમારા હાથે જ કરો વૈષ્ણવ માળા ધારણ કરે આ શરીર હવે ભોગ માટે નથી બહુ સુખ ભોગવ્યું શાંતિ મળી નથી હવે આ શરીર ભગવાન ના માટે હું આખો દિવસ ભક્તિ કરી શરીર પિંડ જે પરમાત્મા ને અર્પણ કરે છે તારું શ્રાદ્ધ તારા હાથે જ કરવાનું છે ભગવાન જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં ભગવાન ના ઉપકાર માનો ભગવાનની મારા ઉપર બહુ કૃપા છે મારી ભક્તિ બહુ ઓછી છે એવું સમજી ને સતત ભક્તિ જીવ ખોટું કરી શકે છે પરમાત્મા સમયે મન ને સમજાવું બધું જ ભગવાન ની ઈચ્છાથી થાય માનવની બુદ્ધિ અલ્પ છે ભગવાન ની લીલાનું રહસ્ય સમજી શકતો નથી પ્રભુ કેમ કરતા આવડે ભગવાન માં અતિ વિશ્વાસ રાખો તમને બહુ દુઃખ થાય ઉદ્વેગ થાય એવો બનાવ બની જશે મન ને સમજાવો બધું ભગવાન ની ઈચ્છાથી થાય ભગવાન એવું ભાવ દ્રઢ કરો ભગવાન માં વિશ્વાસ રાખો તો જ ભક્તિ થશે સંત સમજાવે છે દક્ષિણ ભારત માં છે અને ભગવાન ઉભા થઈ ને કોઈની પ્રતીક્ષા કરતા હોય એવું લાગે છે જીવ મારો છે મને ભૂલી ગયો જીવ જગત નો મારો જીવ મારી પાસે ક્યારે આવ્યો ભગવાન જીવની પ્રતિક્ષા કરતા બાવીસ કલાક ત્રેવીસ કલાક દર્શન આપે છે અતિ ભીડ હોય છે બરાબર પૂજા પણ થતી નથી રાત્રે નિદ્રા નહિ આખી રાજ્ય રાત્રે દર્શન આપે છે એક વાર એવું થયું પંદરપુર સંતો આવ્યા દક્ષિણ ભારત માંથી એકનાથ મહારાજ આવ્યા માંથી તુકર મહારાજ દર્શન કરવા ઉત્તર ભારત માંથી શ્રી તુલસીદાસ મહારાજ દર્શન કરવા ગુજરાત માંથી નરસિંહ મેહા દર્શન કરવા ભગવાન ની મારા ઉપર બહુ બહુ કૃપા છે મારા ઉપર બહુ કૃપા છે મને બહાર જવાની જરૂર જ નથી પ્રભુએ મને ઘરમાં જ સત્સંગ આપ્યો છે મારી પત્ની કોઈ સ્ત્રી નથી સંતુ લાગે મને વારંવાર સમજાવે ઘર નો વિચાર છોડો હું બધું સંભાળીશ તમે ભગવાન ની ભક્તિ કરો અને હું તમારી ભક્તિ કરું મારા ભગવાન તમે છોડો ભક્તિમાં બહુ સાથ આપે મારી પત્ની કોઈ સ્ત્રી છે બહુ દુખ આપે પત્ની અતિશય પ્રતિકૂલ ભક્તિ જયારે બહુ વધે છે ત્યારે વ્યવહારમાં ભૂલ થઈ જાય મહારાજ વેપારમાં કઈ ભૂલ થઈ ગઈ તે નુકસાન થઈ ગયું પછી તુકારામ ઘરમાં રોજ ઝગડો કરે મહારાજ ઘરમાં બહુ રહેતા નહોતા ઘરના બહારે પર્વત ઉપર બેસીને ભક્તિ કરતા ઘરમાં જાય તો બહુ ઝઘડા કરે ઘરમાં બહુ ત્રાસ હતો પત્ની મને બહુ સુખ આપે તો હું પત્ની પાછળ પડવાનો હતો મારા ભગવાને જે કર્યું છે તે સારું કર્યું પ્રભુએ વિચાર કર્યો મને દુખ આપે છે મારા ઉપર ભગવાન ની બહુ કૃપા એકનાથ મહારાજ ને પત્ની ભક્તિ બહુ સાથ આપે છે એક છે મારા ઉપર દર્શન કરતા કરતા હૃદય પીગળ્યું છે મહારાજ ને યાદ આવ્યું એક વાર એના પિયર માં બહુ પ્રેમથી હું રાત્રે મળવા ગયો મારું તિરસ્કાર કર્યું પત્નીએ મારો તિરસ્કાર કર્યો તેથી હું ભગવાન પાછળ પડ્યો હું તો પ્રેમથી મળવા માટે ગયો મારા ઉપર ભગવાનની બહુ કૃપા છે પ્રેમા શરૂ થાય છે બહુ સારું થયું નેતાજી ના પત્ની નું મરણ થયું ભગવાન ને કે છે તમારી મારા ઉપર બહુ કૃપા છે माँ देखता पत्नी नरण थे पत्नी नरण थे सारू थे घर महना मजा कर भगवान એવું માને છે મારા ઉપર બહુ કૃપા છે તેથી પત્ની નું મરણ થયું આ ચારે મહાન પુરુષો છે એક ને ઘરમાં પત્ની અનુકૂળ છે એક પ્રતિકૂળ છે એકના પત્નીનું મરણ થયું છે એવું સમજે છે મારા ઉપર બહુ કૃપા છે પ્રભુએ કૃપા તો બહુ કરી છે જેને ભોગમાં સંતોષ છે એ ભક્તિ કરી શકે તારા ઉપર ભગવાનની બહુ કૃપા છે તેથી આવું નાના એક દીકરો સુધરવાનો નથી એ તો મૂર્ખો છે તું રહ્યો છું તારું મરણ બગડ એના પાછળ કેમ પડે છે ઘરને હાથ જોડીને ગંગા કિનારે જાઓ તારું કલ્યાણ કર તારું મરણ મંગલમય સુધરવાનો છે તું ડાયો થઈને એના પાછળ પડે રાત્રિ સમયે ઘરમાં બધા સૂતેલા હતા અંદર આજા એ ઘર ને હાથ જોડ્યા છે મારો કોઈ શત્રુ નથી અને ભગવાન વિના મારો કોઈ મિત્ર નથી ભગવાન અંગરાજા ગંગા કિનારે આવ્યા આજનારાયણ પરમાત્મા નું આરાધન કરતા કૃતાર્થ મે પ્રજા બહુ દુઃખી થઈ માનતો નથી બ્રાહ્મણો વેન રાજા ને સમજાવવા માટે ગયા છે કોઈનું માનતો નથી બ્રાહ્મણો ને મારવા દોડ્યો છે પાસે મંત્ર શક્તિ હતી જે કામ થતું મંત્ર કોઈ દિવસ વિનાશ કરે બ્રાહ્મણો પાસે એવી મંત્ર શક્તિ હતી મહાભારતમાં વર્ણન આવે છે દ્રોણાચાર્ય બ્રહ્માસ્ત્ર છોડ્યું શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં વિરાજતા હતા બધા ગભરાયા પ્રલય કરશે બ્રાહ્મણો પાસે મંત્ર શક્તિ હતી ત્યારે બધા બ્રાહ્મણો ને વંદન કરતા હવે પવિત્રતા રહી નથી મંત્ર પવિત્રતા માગે છે મંત્ર શક્તિ નો વિનાશ થયો બ્રાહ્મણોને જ્યાં મારવા જાય છે એ બ્રાહ્મણે મારણ મંત્ર નો પ્રયોગ કર્યો રાજા વિના પ્રજા દુખી થાય વેન ધર્મને માનતો નહોતો નીતિ ને માનતો હતો ધર્મ અને નીતિ બે ની બે ચાક થી રચાલે અર્થોપાર્જન માં નીતિ ની જરૂર છે મન ને પવિત્ર રાખવા માટે ધર્મ ની જરૂર છે એક દિવસ માં બુહારી ના કરો ઘર બગડી જાય કેટલાક લોકો જ્ઞાન ના અભિમાનમાં એવું સમજે છે કે હું જ્ઞાન માર્ગ માં આગળ વધ્યો હું ધ્યાન કરું છું દેવ પૂજા કરવાની મને શી જરૂર છે ઈશ્વર થી મૂર્તિ છે અમે આગળ વધ્યા છીએ ગમે તેવો જ્ઞાની હોય ગમે તેવો યોગી હોય એને દેહની પૂજા કરવી જ પડે દેવની પૂજા કેમ છોડે છે દેવની પૂજા છોડવી નહીં ધર્મ છોડવો નહીં મન ને પવિત્ર રાખવા માટે ધર્મ ની જરૂર ધર્મ ને માનતા નથી બે ની જરૂર છે માનતો નહોતો નીતિ ને માનતો હતો મરણ થયા પછી ચોરીઓ બહુ થવા લાગી અન્યાય થવા લાગ્યો રાજ શાસન ની જરૂર છે બ્રાહ્મણ જન્મ સમાજને સુખ આપવા માટે બ્રાહ્મણો હવે તો બહુ અન્યાય થાય છે રાજા આની જરૂર છે બ્રાહ્મણો પાસે એવી મંત્ર શક્તિ હતી વેન રાજાના શરીર એનું બધું પાપ બહાર કાઢ્યું પાપ અધમાં હોય છે એને ઉત્તમ અંગ કે આપણા શાસ્ત્રોમાં વર્ણન છે દૂટી થી નીચેનું જે ભાગ છે એ બહુ અશુદ્ધ છે અપવિત્ર છે અધમાંગમાં જ પાપ હોય છે બ્રાહ્મણો પાસે કઈ કેવી મંત્રક્તિનાશ જે બ્રાહ્મણ ત્રણ વાર બરાબર સંધ્યા કરે છે છોકરો થવો જોઈએ નારાયણ પ્રાર્થના કરી છે તમારા જેવો દીકરો થાય એવી કૃપા કરો બ્રાહ્મણો મનાવે છે ત્યારે પ્રભુએ લીલા કરી છે ભગવાન નો અવસાવ પાપ છૂટી જાય એવી ઈચ્છા હોય આખો દિવસ પૂજા કર પાપ કોણ કરે છે જે પૂજાની સમાપ્તિ કરે એ પાપ કરે પૂજાની સમાપ્તિ ન કરો દિવસ ભગવાન ની પૂજા સર્વકાળ થાય સર્વ ઠેકાણે થાય માર્ગમાં ચાલતા ચાલતા પણ ભગવાન ની પૂજા થાય દુકાન માં બેસી ને પણ ભગવાન ની પૂજા થાય ભગવાન સર્વ વ્યાપક છે સર્વ આધાર છે સર્વકાર અને સર્વમાં વિરાજ એવો અનુભવ કરો કોઈ પણ જીવને ઈશ્વર અલગ ન કરો જીવ ને ઈશ્વરનું સ્વરૂપ સમજીને બોલો જીવ ને ઈશ્વરનું સ્વરૂપ સમજીને વ્યવહારનું કામ કરો કોઈ પણ જીવ ઈશ્વર થી અલગ થઈ શકે એમ